જગતના સવારી દસિ વેદી તે જગત નો મહાવીર થઈ શકે રહી હોય ગોરફ હોય શું કરો છો એક તમને દુનિયા બોલાવશે શું અને સંસાર દુનિયા જોવાનો છે આપડી તૈયારી ભૂમિકા જોઈએ નઈ આપણો માર્ગ કેવો છે જોયા કહેવાનું ભાઈ હાથું છે તો માય નાખ્યું છે તો એ માય નાખ્યું જો ને આપડે મુંબઈ તમારું વાક્ય છે આ વ્યવહાર ની તમારી વાત સાચી હોય તો અમે ખોટી કહીએ કે છે આ હા અમારી હાથી ભાઈ ઓછી નાગોલી કરો છો ને આપણે જમનાદાસ ને તમારી કરવું જમનાદાસ માટે કરો છો ભાઈ અને કરો તો જોયા કહીએ કહીએ ને તમારે ઘર થી તમને થઈ જાય એવું માણસ થાય તો દુઃખ વધે પ્રશ્ન પ્રશ્ન ઉભો થાય એવું આપડે જ્ઞાન જ નથી કોઈ કોઈ ભાઈસ્કરણ પ્રશ્નો ઉપર થાય છે એનો નિકાલ ત્યાં ને ત્યાં થઈ જાય છે એવું થાય પ્રશ્ન ને તારે મનમાં સારું કે આપડે ज्ञा जैसे पीरसे नहीं पी ज्ञात छोड़ी देव तो आत्मा तरीके आत्मा को પ્રવીણ શું શું કરી રહ્યું છે પ્રવીણ નું મન શું કરી રહ્યું તમે બિટર થેડ કે કે બિટર છે સાચું આપણે નકી ગયે કે ડારો રે ને તો તમે નકી કરું જે આપણે પર છે સ્ટેશને જવું છે નકી કરવું હોય નીકળવું જોઈએ અજી ના એ જ વાત દીધી દેરાતી ઉપર ના કરતા 2000 રૂપિયા છે તાજો મબળ બુટ કે બ એ ના કે એ ના કે વિરોધ ના વિરોધ ના વિરાધ ના આરાધના વિરાટ ના પછી વિરોધ નો પાર્લામેન્ટમાં રોધ હોય કે અટકાવવું ખતું થયું શું કરવાનું અટકાવવું વિરોધ કર્યો ફાયદો થાય વિરાધના કરી આત્મા પોતાના આત્મા બગાડ્યો એનો રસ્તો કાઢ્યો બીજી વાત થાય રસ્તો કાઢીયા ભાઈ રસ્તો કાઢીયા પેલી વિરાજના હોય જતો જ રે વિરાજના ના અને વિરોધ છે તે હંમેશા પ્રાકૃતિમાં હોય છે અને વિરાટના આત્મસંબંધમાં હોય છે વિરાટનાથી બહુ ગમે ત્યાં વિરાટના કોઈ થઈ જાય શબ્દના ગુજરાતી ખરી શું કરાયકાએ ચોખ્ખું કહ્યું છે કે મુકેશ ધંધા કેવા હોય કે પોતાનું સુખ ભોગવે બીજી બાબત મારું દુઃખ ભોગ્યું હોય કેવા હોય કેવા ભોગ્યું હોય દુઃખ ભોગ્યું તમે કહ્યું કે આપણું ઘર જ ન હેડવા માળો આગળ જાઓ તમારું નથી આગળ ચાલો એ ભાવના ને દેખાય છે ખોટું નથી આ કરે છે પણ રિલેટી કરેક્ટ છે રિયલ કરેક્ટ છે યથાર્થ દ્રષ્ટિ થઈ જાય થઈ ગઈ બસ થઈ ગયું કે જોયું ના બોલશે કે વ્યવહાર બોલ્યું છે બરોબર છે એમ કે છે માણસો વેવા લેવાના નિશ્ચય ઉપર રહી બેઠા છે જવાબ આપવાનો વ્યવહારિક બધું જ્ઞાનીઓ નો મન તો સ્થિર જ હોય બધું મન ને બાંધવાનો કોઈ રસ્તો જ નથી જ્ઞાન થી જ્ઞાન હતું જ્ઞાન થઈ જાય કે આખવાના માટે તમારું મન તમારું સ્વપ્ન જુએ છે એ કોણ જોઈ આવે છે ચિત્ત જોઈએ સ્વપ્ન જે જોઈ આવે છે એમાં મન નું કેટલું કાર્ય હોય મન નું કાર્ય કેટલું હોય એમાં ઘણા ઊંઘમાં બોલે એ સપ્ન માં હોય ત્યારે બોલ ચોવીસ છે અને આ જગત વ્યવહાર ચાલી રહ્યો છે એ જાગૃત છે અમારી આ સપનામાં જાગી જાય અને સપના ના બોલે મામા શું કાપલો એ જાગૃત છે એ સપનામાં જાગ્યો સપનામાં તમે બોલે હું મામા કાઢું છું આમ થયું ભણવા માં છે આ જે પરીક્ષા પાડી છે ને ટોક ટોક કર્યા વાંચો કઈ વ્યવહાર છે વ્યવહાર પૂરો કરવાનો શું કેવો છે બંદે ચીલા પૂરા કરવાના મોક્ષ નોલો ચીલો સમસાર વ્યવહારમાં સરાય ફોમી ના આપી દાદા છે માથે ગઈ એવું કેવું ઘર ભાઈ ગયે ને અસ્તી આવી પચીસમી હા પાંચ દિવસ ફેરવી નાખે બધું આવડી જશે પાસે જશે પ્રતિષ્ઠામાં થઈ ને પ્રકૃતિ નો નિયમ છે કે જેવી પ્રતિષ્ઠા કરી એવું રૂપક હા એ આખી પ્રકૃતિ જ ભાગ કેવાય ને હા પ્રકૃતિ સારું છે એ સારું ખોટું નથી આમ કરો ભાવ પડે આગળ સારું થાય બંધાય એટલે લૌકિક જે પુરુષાર્થ કે છે તે પુરુષાર્થન બંધન સર્જનારો છે ક્રમિક પુરુષાર્થ બંધન વધારે છે પણ ઘટાડી શકતો નથી બંધન વધારે વધારવા માટે પ્રારંભ છે ભોગવેદ સિગો થાય એ મારા ચિંત આવ્યું છે તે શું છે એ અમારો સત્સંગ થયો હતો ના કરી અંબાલાલ મુરજી ભાઈ ભગવાન નથી અને ભગવાન જુદા દાદા ભગવાન જુદા છે એ વાત એમને સમજાવી પડે એવી છે એટલે ભગવાન કોણ છે એમને કેવું પડશે એટલે હું દાદા બે વાર સાહેબ કરો પાસે દાદા ભગવાન બે વાર પગે ના આવે દર્શન કરે છે ઉપરના શરીર ને ગણાય છે એવું દેખાય ના કરતા જુદા છે એમ કહીએ છીએ એટલું જ એમ જાણવું છે તમારા માં હવે દાદા ભગવાન સ્પેશિયાલિટી શું જે માગે મળે તમારી બધો એટલે હું ખોલી આલું એટલે તમારે આ બધા ને મેં આપેલું નથી આગળ નાખી કે ખાવા પીવાનું અંદર નાખીએ તો જાય છે પણ આ તો બધો અંદર માલ છે આખું જગત દળેલા અંદર છે કેવું કરું આ આ જગત ના લોકો જે ભગવાન ભગવાન કહે છે ને ત્યાં જ દુખાથે દુઃખી થશે ઉતા આ તેવો માલ નથી આ તેવો માલ નથી આ જુદો માલ છે પુરસાદ એવી વસ્તુ છે કે પુરુષ ઉત્પન્ન પુરુષ થયા પછી હું કરું આ પ્રકૃતિ નતાવે છે અરે આ ભ્રાંતિ જેમ કહો છો હું કરું છું ભ્રાંતિ નો પુરસાદ કેવાય સાતો પુરસાદ નો આ સાતો પુરસાદ તો પુરુષ થયા પછી પુરુષ ને પ્રકૃતિ જુદી પડ્યા પછી પુરસાદ સાચો થાય ત્યાં અમને પુરુષ ને પ્રગતિ જુદા પડ્યા પછી સાચો પુરસાદ છે અમને એ આપની સમજ માં આવ્યું છે હવે આ પુરુષાદ કરે આટલો કરે છે એ કે જાનવર મહેનત કરે છે અને તમે મહેનત કરો છો એમાં એમાં પુરુષાર જાનવર નો કેટલો તમારો તમારે આવી શકાય તમારા પોતા એકલા થી આવી શકાય ને બીજું સહયોગો ભેગા થાય કાળ ભેગો થાય જગ્યા ભેગી થાય તારે આવી શકાય એને બધું પ્રારબ્ધ કહેવાય પુરુષાર્થમાં સ્વતંત્ર હોય दिखाई देखेद करो आ बदा ने एक प्रार्थ ना आंसोज नही पुरस्थाद करो काम करो પણ જે તમે પુરસાદ માનો છો એ ખરું છે એમની ચીડ બરોબર છે આ ભાવ એ પ્રારૂપ પ્રારૂપ કરીને આખા લોકો ને હિન્દુસ્તાન પાયા કરી નાખ્યું છે એક લૌકિક લૌકિક પુરસાદ એક લૌકિક પુરસાદ ને એક સાચો પુરસાદ અલૌકિક પુરસાદ આ તમારો અલૌકિક પુરસાદ સાચો છે એમાં ખોટો નહિ